હતા અને ધોળો સુરવાર પહેર્યો હતો અને ધોળો અંગરકો પહેર્યો હતો અને ધરકસી શેડા નું કસુંબલ શેલું દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ ને બેસી હતી પછી શ્રીજી મહારાજ બોલાજે કોઈ પ્રશ્ન પૂછો ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે अवगुण लेटत नो गुण ले वृद्धि पाए मरिया वर्तमाने तेरे अवगुण लेव कोई वर्तमान हो प्रकृति ठीक ना एक अवगुण ग्रहण कर अवगुण लेव तो, तो भगवान भक्त ना अवगुण लेव नहीं जो अवगुण ले नही तो शुभ गुण दिवस दिवस प्रत्येक वृद्धि थी जाए वचनावृत ઉપયોગ કરવો પડે કરે ના હોય ને જે માખણ છે અમૃત તુલ્ય કેવાય શું માખણ અમૃતુલ્ય નથી એમ કરું એમ કેટલાક પણ એમાં વિવેક હોય ચિરકારી થવું તરક આવે ભાવ થી કેમ કેવી છે એ જોવું જોઈએ ને સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ આથમણે દ્વાર ઓરડા ગાંધી તગીયા નકાવીરાજમાન હતા આજનો જ દિવસ મહાવી એકાદશી નો પોતા અરવિંદ હરિભક્ત ની સભા બરાબર બેસી હતી પછી મુક્તાન સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ શ્રીમદ ભાગવત ના એકાદશનક રાજા અને નવ યોગેશ્વર ના સંવાદ કરી ભાગવત ધર્મ તેનું જે પોષણ થાય અને વળી જીવ ને જે દ્વાર તે ઉકાળું કેમ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મા જ્ઞાન સહિત જે ભગવાન ભક્તિ ભગવાન ના એક સાધુ તેના પ્રસંગ થાય છે પ્રસંગ મધરમ પાછા મહાત્મા કવયો વિધુ સધુ શું મોક્ષ દ્વારમ અપાવૃતમ જેવો એ જીવ ને પોતાના સંબંધી પછી સુકમનિ પૂછ્યું છે ગામમાં મહેમાન આવ્યા હોય અને તમારે નજીક સંબંધી આવા થતા હોય ખબર પડી ફલાણ આવ્યા છે તોય ભગવાન ના ભગત નો ઓછો હોય તેને હોય એની સાચી વાત લગભગ એવું ઘર સમજાવવા હોય શબ્દ ને સંબંધ જ નહીં આસકિત ક્યાં શબ્દ છે આસક્તિ થાય વિચાર જ ન આવે કે પ્રસંગમ છે એ મૂળ શબ્દ ના અક્ષરો છૂટી જાય બોલ્યા છે આ તો આ કરીએ ને ખુબ બોલું ને તમે જાણો સાંજે તમારે તો એટલું બોલવું છે હજી નથી ખબર ગામડીયા માણસ છે અને વખાણ થઈ ગયા નથી અને હરા સાધુ કેવાય ગયા આને કેવી રીતે આટલી જિંદગી વહી ગઈ ખાવડા જ્ઞાન જ નબળ ન થતું હોય હા એતો બરાબર છે એનો કોઈ વાંધો નહીં બિલકુલ કોઈ બે નથી મારા ઉપર થી બોલવા શીખી પાર ઓ ના ના એ માલી પાછી અંકુર ન ઉઠે કેવી રીતે મોક્ષ મારને તમે હાલી શકો માર્ગ છે રોટલા ખાવાના મળી મજા આવી જાય મને આમ બરાબર બોરલી વગાડવા થાય ભૂખ હોય થી આંધળું સાકર એ મને બોરલી આ તૂટી જાય થૂક ગમે એટલું વયું જાય આ લાગવા માંડી ગયા હવે કઈ દીધો વાંધો નહીં ફંડ માંડવાની જરૂર જ નહી સંગમ બોલો શું થાય બોલે નહિ તો ઈઠી ભૂલવું પછી આ કઉ છો ટેબલ એની પડી ગઈ ને બોલે તો અહીંયા નથી પડે બોલે આજે કોઈ સાધુ કહેવાય નહીં હજી હું યુદ્ધપત્તિ બોલું તો તમારે બોલાય આગળીયે હું પૂછું છું એ બોલવું એ હજી જ્ઞાન નથી માણસ માણસ ની રીતે બોલવું જોઈએ ને આ માણસ ની રીતે બોલાવું આપણે જોઈએ શું અને બોલાય છે માણસ જ ન કહેવાય છે તમને પ્રસંગ પૂછ્યું તો આ શક્તિ લાવ્યા નક્કી થઈ ગયું કે આપડે કારણ કે છોકરા ને ભણાવવા ગુજરા જેમ જેમ ભણાવતા હોત તો એ છોકરા તો હાજ પડે આટલા ડાયા ધાર્મિક શીખવો એટલા ના ના વિચાર જ કરતા નથી બિલકુલ શબ્દ તો એને અક્ષર છે એ નો આવડે અક્ષર શું બોલે છે મારો દેહ પડી જાય અને આવડા ખાઈ જાય એનું એને પેટમાં પડતું નથી એ કઈ ને પડતું એને તો અમને અત્યારે રોટલા મૈયાથી ખાઈ છે એ વધારે કઈ શું છે તમારી મેળત બનવું નહી સંઘ એટલે શું સંઘ બો ખબર પડે તમારે ઉપલબ બોલવું છે મારે ક્યાં ઉપલબ્ધ બોલવું મારે તો અડવું થાય ન થાય ના તમારે તો ઉપલગ બોલવું છે ને એ આવવું જોઈએ શબ્દ ની અરે જ નહી પ્ર એટલે પ્રમાણ હું આવે વિશેષ એટલું બોલાતું નથી એટલે પ્રસંગ એટલે શું જર એટલે જૂનું થઇ જાય જર એટલે જૂનું અને જૂનું ક્યારે ન થાય કેવું કેવો પ્રસંગ કોઈ દી જૂનો નો થાય બંધન પાછ એટલે શું તો દોરડી નો લખે પાછું કામ લખે મજબૂત બંધન પાહલો કેવાય શું પાછલો ઈ પાછલો એવો છે કોઈ સગા સંબંધી નો સંબંધ આંબળે ખરું એ અમારો બને છે ઘાળો છે બેન છે માસી છે એ ભૂલી જતા છે નો ભાઈ તો ટૂટે ખરું ભૂલે ભૂલા સંબંધી ખરવા પડે આ માછીયા ને જાળવું નાખી પહલો કહેવાય એનો પાછલા નો અર્થ તો મેળવવો જોઈએ ને પ્રસંગમ અજરમ પાસમ આત્માના કવયુ આત્મા ને આ બધો થતો નથી આમાં પચીસ વર્ષ રહે અને એ બધી મૂંઝાણ તો જાય ક્યાં હા સર હવે આમાં નથી રહેવું આ કઈ મજા આવતી નથી કવૈયા કવન કરનારા મનન કરનારા એ બધા ભગવાન નું કવન કરનારા ભગવાન ને કેનારા ભગવાન નું મનન કરનારા કોણ કરે ભગવાન નું કવિ કહેવાય આદિ કવિ બોલો છો શું આવેદ નો બધા હજી તો કહે છે ને ખરીયા બહાર નથી નીકળ્યા ત્યાં તરફ થઈ ગયા આપણને મજ આવડી ગયું કેવા બધા બોલો સાહેબ સાધુ શું મોક્ષ દ્વારા અથવા ઉપલબ્ધ લેજો સંબંધ જોડા એવો નો લેશો બોલો સ એવ એટલે શું પ્રસંગ હોય હાજર ઘરો નો હા સ એવ એમ કે સેહ ને દેહ ના સંબંધી માં જે પ્રસંગ છે એવો સંબંધ પાછો સાધુ માં આ ભૂલાય મારી બેન છે ફલાણકારી મારી માસી છે ભૂલી જવું ને ભૂલાય નહી એવો સંબંધ સાધુ પણ સાધુ જરાક ન બને તો કેવો સંબંધી કાંઈ એવો સાધુ શુક્ર મોક્ષ દ્વાર બાબા તો મોક્ષ નો દરવાજો ખુલી મને ખબર આવડે જ નહીં કારણ કે હા જળતાથી આ બધા અને ઉપલબ્ધ બોલવું અપાવ્રતમ એટલે આવડત એટલે બંધ કરવું અપાવ્રતમ એટલે ખુલી લેવું એમ અર્થ કરવો છે તો શબ્દ ની આવ્યો શીખ્યા તમે તો મૂર્ખ જ બન્યા તમ છે જો એટલે દરવાજો ખુલી ગયો જો આટલું થાય તો ભક્ષ માર્ગ એને કોઈ આવરણ મારી અપાવરણ એવું થાય જેવું દેહ અને દેહ ના સંબંધી માં જોડાણ છે એવું જોડાણ અહીંયા થાય તો વોક્ષ દ્વાર માં વોક્ષ દરવાજો એ તમારે તમારે મોકલવાજા ખરી પછી બોલો ચાલો જો મારી નાખી દે બાજુ અને પછી પોતાના કલ્પેલા અર્થ બોલો બધાય ગોપાલ સ્વામી શિવજી મહારાજ તમારા જેવા ટાયા નહી હોય પોતાના ધર્મ માંથી ના ખસે લક્ષણ કરીને ઓળખાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પરમેશ્વર ના વચન રહે અને નાનું મોટું વજન લોપી શકે નહી એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આવે તો બહુ જણું છે સાધુ થોજ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે વચન આવ્યો એવી રીતે બે ભાવ છે બે ક્યા બે ભાવ બીજા બકડા નહી આ જે વચાણું છું એમાં બે વાર છે કઈ બે વાર ને એ બે વાત છે તમે બઉ દરી ગયા કે તમારી દુશ્મન આવ ના બોલે ભાગવત જનક રાજા અને નવ યોગેશ્વર ના સમાજે કરીને કીધો છે ભાગવત ધર્મ એનું પોષણ કેમ થાય મોક્ષ નું દ્વાર ઉગાડવું કેમ થાય બે વાત આવીશ પડતી ગયો બે વાત એક ઠેકા કોઈ દિવસ સંત વિના કોઈ વસ્તુ પાર પડે નહી જેને અંગે જોયેલા શીખ લોકો ગુરુ ઓની મહત્તા નાનક ગુરુ છે પણ સિદ્ધાંતો ત્યાં જઈને જ ઉભો રે અને પોતાનું ના પણ ગુરુ ની આગળ લાવે હવે ઈવડો એનું પાર કેદી પડે એનું પાર કેદી પડે ગુરુ શા માટે એ આપણે ભૂલતા હોઈએ તો રસ્તો બતાવે જયારે એનો બતાવેલો રસ્તો આપણે કઈ ગ્રહણ કરવા ગુરુને તો ભણાવવું આવે પાછા તમે સમજે ના તમે સમજતા નથી ફલાણું મને સમજાવવા આવે પાછા કે આ જરા ભોલા પડ્યા તમે બધા બેઠા છો ને ના ના માલી બાઈ ને મળત્રી જ નથી આ મને હસવું આવે કોઈ ને દુખ નથી કઈ જે અજ્ઞાન છે એનું દુખ છે કોઈ નજી ને આપણે નિર્ણય પોતે કરે સ્વયંભી પંડિત માં આવે આસુરી સંપત્તિ ને દૈવી સંપત્તિ આસુરી સંપત્તિ ના લક્ષણ શા અને દૈવી ના શા હવે એને મેળવો તો તમારું ડાય તો વિચાર કરો સ્વયં પોતે પંડિત પછી અપારસ્પર સંભવન ને કામે હેતુ જગત ને કોઈ ઈશ્વર માનવાની જરૂરત નથી એ તો આ સ્રષ્ટિ કરે છે કેટલા વર્ષથી ચૌદ વર્ષ તો રામચંદ્રજી વનવાસી પથારી કરો તો કરી દે એમાં જ્ઞાન ને હારે તો સંબંધ જ નહીં એ તો આપડે જન્મ જ્ઞાની જન્મા છે હવે જ્ઞાન કેવા જવું હ હે આવે સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે નવ અઢારસો છોતેર ના મહાવી એકાદશી દિવસ જો કોઈ બાલની પાઠશાળા હોય એમાં સાધુઓ ભણવા જાય તો ભરાવે આ ટેવ ને હું પાઠશાળા રાખતી આવેલો શ્રીજી મહારાજ ગયે દાદા ખાતર ના દરબાર માંગવાન પોતાના ઉતાળા ને સ્વામી નારાયણ અરે સ્વામિનારાયણ અરે હું પાઠશાળા રાખતી આ તો આને ઠીક પડે એટલે આ પુસ્તક ભણવું છે ઠીક પણ હાલી ભણવાની કઈક રીતિ એ છે કે નઈ હોય કઈ પોતાના ઉતારા ને વિશે ઉગમણી દ્વારા ઓરડા ની હોસરી ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર વિંદ દેશ દેશ દેશના હરિભક્ત ની સભા બરાબર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તરત યાદ આવું જોઈએ હવે કેમ નથી રેતો એ પોતાની આવું બદલે મુક્ત જીવ ને ભજન સ્મરણ નો તથા વર્તમાન નો એક તઢાવ કેમ રેતો નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો અશુભ એવા છે દેશ ક્રિયા અને સંઘ તેને યોગે કરી ને રહેતો નથી એનો જવાબ આપડું બોલવા શીખ્યા છો તો ઉપરછળું તમે ટેવ કાઢી નાખો કે આપણને હું પૂછે છે આમાં અશુભ દેશ કાલ છે છતા કારણ તો ખોલવું જોઈએ સંઘ બજાર કોઈ આવે વધારે તો બીજા નો અગુણ એને કરેલા આસુર ભાવ વધતો જાય છે એ આસુર ભાવ એને ચોંટવા દેતો નથી ક્યાંય આસુર ભાવ બહાર નથી આવતો એ માલિભાથી જન્મે છે આસુર ભાવ એ આસુર પણ અમુક દી થાય જમી જાય પાણીમાં ક્યાંથી આવ્યું એમાં ભેવારો છો ને આમાં બીજા ગુણ આવે નઈ પોતાનો જ ગુણ ઓછો પણ એ તો કોઈ માગે જ નહીં ને ત્યાં તો એમ જ માન્યું આપણે જ ને આપણે જ બધું જાણીએ એટલે આસુર ભાવ દ્રઢ થતો જાય આ કારણ છે આ દારૂડીયા આવે કોઈ તાલબ જેવા ચોરા આવે કોઈ આવતા હોય તો દેખાડો પણ જીવની વૃત્તિ કામ કરતા હોય એટલે આસુર ભાવ દ્રઢ થતો જાય આસુર ભાવમાં કોઈ દિવસ કલ્યાણ નો માર્ગ રહે તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ કાળ ક્રિયા ને સંગ એ જો અતિ ભૂંડા થાય તો ઉત્તમ દ્રઢતા પણ ટાળી નાખે તમે ગમે એટલા મજબૂત હોય ગોવિંદભાઈ ભોગડી જોયું હોય લવિંગ બાંધે દોરે અને ઈ દોરો ઉપલી ડાયે બાંધે એટલે લવિંગ આમ આમ જ પછી વેલા ગામ આવે લગન ને પાડું આવેલી અને નિશાન પાડવાનું રાખજું હોય એમાં એટલું જ ઉડવું જોઈ બધા એ વાંધુક લઈને બરાબર ઉભા હોય પણ કોક ની જાતે ભાગી જાય ભેલ બધા નિશાન પાડે ઈજાન પેલા જાય લાડવા ખાતે તૂટી જાય એમ કઈ એમાં કઠણ નહી કેટલું કરવું પડે તારે હલથી લીધું બઉ અઘરું હોય અઘરું હોય નિશાન છે પણ એમ નિશાન પડે વખાણ કરે એ આપણે તો વખાણ માં પાડતા શીખ્યા અને કનિષ્ટ દ્રઢતા અને તો મધ્યમ અને કનિષ્ઠ ની મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતા ની તો શી વાત અને દેશ ક્રિયા ને સંગ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે તેમ એમ એમ જો રહે તો એને પૂર્વ નું ભારે બીજબળ છે પૂર્વ જન્મ નું તથા આ જન્મ નું કોઈ મોટું પાપ છે બધા ના મંદિર માં ત્યાં રહેતો હોય તો હજી જાણી બીજા સ્વામી ખોટું બોલ્યા હોય તો બહુ સારી વાત છે કેમ જે દેશ કાળ ક્રિયા અને સંઘ રૂડા છે તો પણ એનું અંતર ભૂંડું થઇ જાય છે રૂડા છે છતાં બદલતું નથી હવે કેટલા કહેવાય તો વિચાર કરો માટે હવે જો મોટા પુરુષ ની સેવા માં ખબરદાર થઈ ને રહેવા કોઈ આપણે પાપ બાળે તો પાપ લાગે નહી એટલે પાપ લાગે એટલે આ દયાળુ સાધુ પડાય કઈ પાપ ને બરોબર અને જો તે હા તો પાપનો વધારો થાય ને એ આમાંથી મદિરા પાન કરનારી ઓછી પાતરીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વર નો કાઢે જે મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહી મહામૂર્ખ તેને તો મહામૂર્ખ જાણવો કીર્તિ વધના મૃતમી એવી રીતે પંચાવન વધના મૃતમ